ત્યાં આગળ આપણે બીજા પાંચસો જગ્યા પડે ત્યાં આપણે તો યાદ આવે છે એટલે કોઈ પણ વ્યક્તિ આપણે જેટલી વાર યાદ આવે છે એનું પ્રતિક્રમણ કરવું પડે દ આવે છે ને એટલે જાણવું કે હા અહિયાં આગળ વધારે કરીએ તો આપડે કરવાનો ભાવ રાખવો પછી થઈ એટલે પછી એવું છે ને યાદ આવવાના માટે ટાઈમ તો જોઈએ ને ટાઈમ મળે જોઈએ રાતે કઈ યાદ આવતા નહીં હોય ના એટલે સુખમ થઈ પેલા જે આપડે ભાવ કરેલા ભાવ કરેલા ભાગ આવે છે અત્યારે તો તે આગત ખ્યા આજે મારી નજ્ઞાન માં બોલાવી હતી આ તું પણ આજે મારું નાય આથી એટલે ઓતરાય દઉં છું મનોરંજન કયા મારે જેને સુખ માની તું તેને આપણે બોલાયા પણ અત્યારે તો આપડી દ્રષ્ટિ બદલી ગઈ એટલે આપણને મિથ્યા ભાસ લાગવા માંડે કેવું સાચા સુખ તો નહીં પણ મીઠા એટલે પણ મીઠ્યા ભાસ વર્તમાન સંકેત થઈ કાળે મિથ્યા ભાસ કાળે મીઠ્યા ભાસ એટલે જે આપણે આવ્યું જેની ઈચ્છા થઈ અમારું નહી બોલાયેલી ખરી પણ અમારી એ લેખા એ લખા થી બધું દાદા અમારું નહીવું આપણું હોય તો વર્ગ આપણે એમ લાગે કે આ રીતનું થાય આ રીતે સામાન્ય સમાધાન થાય તો આપડો સંભવ નિકાલ થઈ ગયો કેવાય પણ ઉદય એવું નથી સમાધાન થાય કે ના થાય આપડે જોવા નથી આપડે એવું મેં તમને નથી એ તો તમે એ આજ્ઞા કરી છે મારી આજ્ઞા સંભાવ છે નીચે નહીં બતાવ્યું એવું બધું જોતા ભાઈ અમારા ઘર ના મૂંઝાવાની આજ્ઞા પાડી નહીં પછી આપડે કરી સમાધાન કરવું એવું એનો હતો એ નહી ખબર ના થાય તમારી પ્રસુતિ દાદા ની આજ્ઞા પાડી મેં કયું હોય કે ભાઈ જોઈ ગયો નઈ તો નક્કી કર્યું પાસે નથી જોવું સત્તા વાગે જોઈ લીધું એવું થઈ કે અત્યારે વાત બરાબર છે કે એવું થઈ જાય છે દાદા કેમ થાય છે દાદા રોજ કરીએ છીએ પણ છતાંય પ્રકૃતિ સાથે થાય છે રોજ નિશ્ચય કરીએ જ છે કે દાદા એમ કે છે કે રોજ સવાર ઉઠીને નિશ્ચય કરું કે દાદા ની આજ્ઞા મળવું છે પછી પ્રકૃતિ એ પ્રમાણે થાય કે નથી કરવા દેતું પછી મનમાં એમ થાય કે આપડે નિશ્ચય કર્યો છે છતાં આજ્ઞા માં એવું થઈ જાય ના એ પણ એ જોડે જોડે છે લાગણી ના હોય લાગે ના લાગે ના લાગે ના લાગે ના બિલ તો શું કરવાનું બરાબર થાય બરાબર લાગે નહીં આ લાગે નહીં જડેંદર તો બિઝનેસ ને કઈ ફાઈલ તો ના લાગે તો પછી આપણે ધ્યાન માં જ રહેવા દે ને હા બરાબર ઓલા કરે છે બરાબર કરે પાડે છે બરાબર કરે બરાબર બકને લાગણી વારો જાય દાદા પાછી આપણે બીજા જન્મ માં શું લેવા આપડે બીજા જન્મ માં શું લેવા પ્રતિક્રમણ એટલા બધા કરી નાખીએ ત્યારે માટે નવરા ફરીએ ત્યારે પણ એવું બોલીએ એમ કઈ ઓછી વાત છે ગાડી પછી ઉતરવાનું છે એવી રીતે બોલીએ છીએ ઉતરવાનું ખરું કરી પછી હૈદરાબાદ આપશે લોકોનું પણ આ હિત કરે જે પોતાનું હિત કરે તે લોકો બીજા ઉપર નું હિત કરે પોતાનું હિત હવે જ કરતો બીજાનું શું કારણ કે આપડે જ્ઞાન તો જે વગેરે જરૂર હોય તો હાજર થયા ઉભું રહે હાજર થયા રે નહીં એવું જ્યાં જયારે જરૂર થઈ કે હાજર થઈ જ જાય જ્ઞાન બધું જ્ઞાન આપે છે સંભાળવા નિકાલ થયો એટલા બધા સંયમ પરિણામો નતા અમુક હદ બધી લપત છે પણ આનું તો ચડવાનું તો એટલું બધું સંયમ પરિણામો આપણે ઘણી ઈચ્છા કરીએ પાંચ આજે મારે આવે તો પછી આપડે કેટલા બધા આનંદમાં નથી ના માને છે ભાઈ એમ પરિણામ ઉભા થાય પ્રગતિ છે મચ્છેદારી એક જ મદદરૂપે આવી હોય અને આખી રાત જાગે એના જે મચ્છેદારી એક જ મત છે અને પછી એમ જ આખી રાત જાય મન પર્યવ જ્ઞાન અવજી જ્ઞાન અને કેવળ જ્ઞાન આ પાંચ જ્ઞાન જ્ઞાન મને પતિ નહીં આ કેવ જ્ઞાન એટલે તમને પત છે નહીં પણ આપ્યું છે આ કે જ્ઞાન આ જેવું આપ્યું છે એની બહાર નથી આ મતિ જ્ઞાન નથી મતિ જ્ઞાન બુદ્ધિ માં સમાય શું થાય નહી તો બીજા ભરપૂર આગળ ના થાય ને આત્મા કોઈ દળો આત્મા ના આવે એવો આત્મા અલગ ક્યારે લક્ષ ના બે બીજા બધા કેવ ના પચ્યું નહી તમને આગળ પછી નહીં ભલે પતે મતિ જ્ઞાન હોય ત્યાં સુધી કેવક ના અંશ ભેગા થાય નહીં મતિ જ્ઞાન પૂરું થાય ત્યાંથી શરૂઆત પછી કેવ થાય કેવ શરૂઆત પૂછવાને કરાય એ શુક્લ ધ્યાન વરસે તો કૃતજ્ઞાન નો એવો નિયમ નથી કે શુક્લ ધ્યાન વરસે હોય પણ શુક્લ ધ્યાન ના અનુભવ રૂપે નહીં અને આપણું અનુભવ એટલે આ અધિજ્ઞાન એ તો બધું કર્મ સ્વયોગ સમય પર આધાર રાખે છે આ કાળનો કર્ણોક્ષા નથી કેસાર થઈ ગયા છે અને મનો પરિજ્ઞાન જેમ જેમ તમને કે મનો પરિ જ્ઞાન તો કોને કહેવાય છે ખરી રીતે કોને કહેવાય છે જગત જાણે છે મન પરિજ્ઞાન જુદું ભગવાને મને પરિવાન છે ને કહ્યું કે પોતાના બધા મન ના પર્યાયવા ક્યાં થયું છે એને વિતરાગોએ મન પરિજ્ઞાન કર્યું જગત ની માન્યતા શું છે આજે આચાર્યો કે અમારા મન ના પર્યાય ને જાણવા भगवानी कई नहीं हो बु जीवन पूरा निरक्षण थाय कर मन ने समझते તો દાદા એમ કરતા કરતા આખી ગઢાવી દે ને પછી આ જો અંતર માં સ્વભાવ ઉઠે તો મારે વ્યક્ત કરવા સિવાય નથી અંતર સમાવી શકતો નથી મારે આ મને ફરી એક જ્ઞાની નથી આ કેવું જ્ઞાન છે પણ લોકોને લોકોને કહીએ ને તમે હું કહું છું મને લોકો વાંધો ના ઉઠાવે હું કહું કે મને પચ્યું નથી કેવું જ્ઞાન પર તે કેવા જ્ઞાના પચ્યું નથી તો લોકો વાંધો ના ઉઠાવે માને કાલે મને જે પ્રશ્ન પૂછતો હોય જવાબ આપી શકું તમને ના આપી શકો શ્રી કહ્યું તમારાથી જે થતા ના બોલાય શ્રી કહ્યું તમને શુકલે ધ્યાન કરતા હું એક્સેપ્ટ કરું કેવા જ્ઞાન હું ભેગા થઈ ગયા હું એક્સેપ્ટ કરું આ પ્રત્યેક દાદા ભગવાન ની સાથે કેવળ નિધા જ્ઞાની પુરુષ મળે આગળ વાક્ય એવું કહ્યું છે કે શુદ્ધ સંકેત થાય ક્યારે થાય છે આપડે અહી મને ભેગા થાય છે ને વિધિ કરીએ ત્યારે એમના સંકેત શુદ્ધ સીગડે થઈ જાય સંકિત થઈ જાય છે પણ શુદ્ધ સંકેત કેવું હવે કપાઉ શું કહ્યું છે ના પાકડીઓ પડે તાર ફળ થાય એટલા માટે બોલ બોલ કરીએ જે શબ્દો બધા એક આપ અંતર દયા પ્રત્યા કરે અંતર દયા પણ કોઈ ની નહીં પોતાની પોતાની શીખવા પણ અને કથાય ને નુકસાન થતા એવા તમે જોયા નથી સમજે ભાઈ ને આપડે તો કઈ માર્ગ માર્ગ જોયા વગર શું લઈ જા ભાઈ એનો અત્યારે આ કઈ પાસ કરવા જઈએ પાસ કરે કે તમને બેઠો કરવો પડે પાછો કરવો પડે એના કરતા જો આપીનું કામ નીકળી ગયું અરે એટલે તે કહીએ જિજ્ઞાસ તે જિજ્ઞાસુ જીવ થાય સદગુરુ બોધ તો પામે સંકિત વર્તે અંતર શોધ શબ્દ નું શબ્દ થી સંકેત કહેવાય છે કેવું શબ્દ થી પછી કસાયતા માત્ર મોક્ષ અભિલા ભવે ખેદ અંતર તે કહીએ જિજ્ઞાસ તે જિજ્ઞાસુ જીવ ને થાય સદગુરુ તો પામે વર્તે અંતર વર્તે સદગુરુ લક્ષ સદગુરુ એ જે શબ્દ નો લક્ષ આપેલું હોય કે આત્મા આવો છે તેવો છે એવું શબ્દ થી લહે શુદ્ધ સંકેત છે ભેદ ન પક્ષ શું કહ્યું પરમાર સંકિત અમે જ્ઞાન આપીએ છીએ પરમાર સંકેત સમુ થાય છે સાહેબ સંગીતે કયા કેવર્ આપ્યું કેવળ જ્ઞાન અને પરિણમ્યું વર્તે નિધ સ્વભાવ નો નિધ સ્વભાવ સ્વભાવ અનુભવ લક્ષ પોતાનો શુદ્ધાત્મા નું લક્ષ્ય અનુભવ વર્ત પ્રતિથી વર્ષે અનુભવ બધા બહુ જણ બેઠા હોય ત્યાં અનુભવનું પ્રમાણ સમજાય નહીં અમને તો ગમે ત્યાં બેઠા હોય સમજાય પણ બધા બહુ બેઠા ત્યારે અનુભવનું પ્રમાણ સમજાય નહીં એ બે એકાંતમાં બેઠા હોય ત્યાં સમજાય પછી એક કલાક થઈ જાય જીતેન્દ્રો પડે શું થાય એમ થાય તને સમજાય છે ટૂંક ના આપણે ભાવના કરી લીધી થાય છે એને કપાળ દે શું કહ્યું વર્ધમાન સંકેત થઈ આ સંકેત વર્ધમાન થાય એટલે નહી જૂટી એની પર શંકા પડી જાય છે હું માણેક લાગુ નિશંક હતો શંકા પડે છે શંકા હતી ત્યાં નિશંક થાય મોક્ષ તે તું છું મોક્ષ આનંદ દસમા ગુણા આપડે એમની ભાષા મતલબ ભાષામાં દેહ્યા શ્રમિક ભાષામાં વેરાયટી માલવામાં આવે છે વિતરાક સ્વીકારે નહીં વિતરાક તો કે જે દસમો ગુણ થાય તારે અમે લેખા દેખાય કરવાનું અત્યારે થાય છે પણ કનિક માર્ગ માં એ કરવું પડે હા લખ્યું છે બધું બરોબર બઉ સુંદર લખી છે આખું બધું સાત સારું લખે અપૂર્વ જ્ઞાન ભાન આવ્યું કે જે ભન હતું તે આવ્યું કે છે સદગુરુ ના ઉપદેશ થી આવ્યું અપૂર્વ ભાન નિજ પદ નિધમાં શબ્દો થી ચાલ્યા કરે છે અને આપણું આપણું ચાલ્યા કરે છે આ શબ્દો એ શબ્દો આપવાના સાયન્ટિફિક છે બેઠો તો તે દૂર થયું બેઠું કે હું વિચન છું વણિક છું કચ્છી છીએ હિન્દુસ્તાની હું તો પંચાવન નિધમાં નિષ્ફળ માની લો પોતાના પોતાના નિધમાં આવી ગયું અને પેલું બધું રહી ગયું નિધ પદ નિધમાં દૂર થઈ ગયું અભ્યાસ બાજ સ્વરૂપ દે હોય શું કયું ભાષ્ય ચેતનારો હું શુદ્ધાત્મક ભાષ્યમાન થાય તેમને શું કે આ તો લક્ષ આ તો જુદી બધા કે કઈ રહ્યું આવડો માં હોય હરકી કિંમત નો પચીસ લાખ નો પણ આપ્યા પછી હું કઉક બહુ કિંમતી દોઢ લાખનો પાંચસો જેવી જેવી સમજાવે તેવું તેવું એ હીરાની સાચવડી હોય કેવી કેવી સમજાવી આ પાંચે આઠતો હોય ટેબલ ઉપર મૂકી હું જમેલું કે પછી મૂકી શકે છે સમજણ પ્રમાણે કે જમવા જાય પછી પછી કબાટ મૂકી દઈશું તો પેલો વિલો ના મૂકે મૂલ્ય સીધા તમારે ઈરા આપ્યો છે હું કામ કરી દઉં શું કામ કાઢી લેવાનું કેવા ભાવ બઉ આ તમારી સમજમાં નહીં દેશે એ વસ્તુ અને તરસ જ ફોડા ગેસમાં ભાવ થયું નિદ સ્વરૂપ તેતના રૂપ હું શુદ્ધાત્મા છું એ ભાષ્યમાન થયું થયું આત્મા માં આત્મા બેસી ગયો અને એમને તો હું રામ સુરી છું પરોખ ને પ્રત્યક્ષ માનવું પડે કરવું પડે હાશ રામ સુધી પણ એમ બા્યું બે ત્રણ શીખ્યો હોય સાઈઠ થી ચાર થયા બધા એમના વખત થી છે વૃષ્ણદેવ વખત બધા થયા કરે પણ એમના શિષ્યો બે થી ત્રણ બધા ને વધારે આ એટલી બધી મોઘી વસ્તુ છે કે પામી શકે જ નહીં શું કે એમને એમને જોડે જોડે ગમે તેવું જ્ઞાની હોય તો પણ કરે શું કરે એનું ફળ પુન્ય મળે છે પણ આ જ્ઞાનીઓને તો પુણ્ય ના મળે એમને તો ધ્યાન તમને ખરાબ થઈ જાય ણા સુધી આનો આવે તમે અમદાવાદ એ દસમા ગું સુધી આનો આવે આઠ લાખ થાય આપણને મળ્યા અક્રમ વિજ્ઞાન પાકે છે ચોર માં તીર્થંકરે ક્યુ છે કે પાંચ માં આરા માં અક્રમ વિજ્ઞાન સારું થશે ગરીબ બાબત માં આશ્ચર્ય હુંડા અને તેમાં આ એક મોટું આશ્ચર્ય પૂજા કયું આશ્ચર્ય બેઠવું શુક્લ ધ્યાન કેવાય છે અદર અમર અવિરાશી દેહા તેવું હું રામસુરી છું ત્યાં સુધી કર્તા ભોગતા વૃત્તિ વૃત્તિઓમાં જાય આપડી વૃત્તિ આપણે સુધાર લક્ષી ગયા પછી પરિણામ ચેતના રૂપ કરતા ભોગતા તેવિકલ્પ છે જ્ઞાતા દસતા પદ નો કરતા છે કે ગાયક નો નિર્વિકલ્પ સ્વરૂપે ભેગું થાય થાય ત્યારે આપણું શરૂઆત થી નિર્વિકલ્પ હોય છે મોક્ષ કહ્યો ની જે શુદ્ધતા તે પામે તે પણ સમજાવ્યું સંસ્ત માં સકળ માર્ગ નિર્ગ અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર આર પ્રભુ કર્યો અહો અહો શું પ્રભુ કરવી કિંમતી કોઈ વસ્તુ નથી કીધી અને તે તો તમારે કિંમતી વસ્તુ મને આપી ના કિંમતી ધરીને શું કરવાનું કે ધરી બે હજાર તંત્ર લઈ એનો છોડું આપીને જાજુ માગે થોડું આપીને જાડુ માગે એટલે શું કે છે આ દેહારી આ મન વચન કાયા બધું દેહારી યાદથી વતુ પ્રભુ આદિ દાસ દાસ હું દા દાદુ પ્રભુ સમજાવી ને ભિન્ક સમજાય આત્મભ્રાંતિ સદ રોગ નહી આ દુનિયા માં બીજા બધા રોગે છે પણ આત્મભ્રાંતિ જેવો રોગ એ કોઈ નહી તારેગુરુ ઔષધ વિચાર ધ્યાન એમના માં ઔષધ વિચાર ને ત્યાં હોય આપણું ખબર પડે ને આપણા વિચાર ના થાય વિચાર થઈ ગયું એ તો ફાઈલ થઈ ગઈ છે આપડી જોઈ પરમા્ કરો સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ છે ભગવસ્થિતિ હશે તો થશે એવું બધું કરાવ્યો નિશ્ચય વાણી સાંભળી સાધન કરવા નહી હું શુદ્ધાત્માથી એવું બોલાવે રાખી લેવા માંગે છે સાધન આપડે જે ધર્મધાન ની જે આજ્ઞાઓ છે ને એ સાધનો છે આજ્ઞા પાડનારા મેં જોયા નથી આજે ધર્મધ્યાન જો પાડવાની એની આજ્ઞા જોઈએ એક પાડે ની भावे एक आज्ञा जो पावे कल्याण पाया साधु आचार्य भगवान चाले हृदय परमा करो सत्य पुरुषा सब सिद्धि आम गई छेदो नहीं आत्मा निश्चय वाणी सांभी साधन निश्चय राखी लक्ष्मण એમ એવું ક્યાં આગળ નિશ્ચય ને એવું કહેવામાં આવે છે તમે આ બધું કરો તમારું મૂળ સ્વરૂપ શુદ્ધાર્થમાં છે કેવું એ તમે લક્ષ રાખજો એ લક્ષ્ય કેવું હોય એ યાદ કરીને રાખવાનું લક્ષ્ય હોય કેવું ગોખવાનું યાદ કહેવાય ગોઠવાનું યાદ કહેવાય કેવું એ લક્ષ્ય એવું કહેવાય અને આપણું લક્ષ્ય સહેજે સહજ સ્વભાવે तो, अने तो जार करता है कला ना, <स्थाँगाँ> ना एकांत थी दे कहे एकांत नहीं कहू एकांत व्यवहार नहीं बनने साथ ने। तो, બિલકુલ વ્યવહાર નિર્દોષ જોઈએ સુંદર આદર્શ નિર્દોષ આ પરિણામ આવું આવવું જોઈશે શું કહ્યું ત્યારે સો ટકા આવશે એ કરવાથી થાય નહીં સમજવાની જરૂર છે શું છે કરવાનું આ માર્ગ જ નથી આપણો માર્ગ શું પાંચ આજ્ઞામાં અડતાલીસ આગામ ભગવાન શું કહ્યું એ અમને જ્ઞાન થયેલું છે પાંચ આજ્ઞા અત્યારે પ્રગટ થયેલી ભગવાન ના અડતાલીસ હવે પછી થતાથી પાંચ રાખ્યો છે બહુ સહેરી ને સરળ વાત નથી કલ્પના શું કે છે કલ્પના એટલે શું કેવા માંગે છે કે આ જેટલા જૈન ધર્મ બધા જેટલા ભોટા છે બધી ગતમત કલ્પના આવે છે શું કેવા માંગે છે આ એ પોત પોતાની કલ્પના પ્રમાણે સદ વ્યવહાર કે સદ વ્યવહાર હોય નથી કરતા રૂપનું આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય કાળ ભવિષ્ય શા કેવાય ની દશા કહેવાય અમારી દીન દશા કેન એટલે આત્મજ્ઞાની ગયું આત્મજ્ઞાની દશા એ ત્રાતા સદગુરુ નિમિત્ત આ કારણો નિમિત્ત છે માટે નિમિત્ત ને શોધજો ઉપાદાન નામ લઈ એ નિમિત્ત પામે નહીં સિદ્ધત્વ ને રહે ભ્રાંતિમાં મુખથી જ્ઞાન કથે અને અંતર કુટું નમો તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાની મો મોટી જ્ઞાન ની વાતો કરતો એવું બીજા પાછળ નું જ્ઞાન થાય કે આપણે આપણા નથી આપણાથી નથી આપણા એ આપી દે પણ આપણા ધીતા નથી આપણા આજે આવી મેદાન ઉપાદાન નું નામ લઈ એ પામે હું મારો આત્મા શુદ્ધ છે પાછા ઘણી માર્ગ માં તો કેટલાક ઇંચ ટી જાય છે ને પોતાની જોઈએ અને નિમિત્ત જોઈએ ઉપાદાન ને નિમિત્ત બે હોય તો મોક્ષ થાય એટલે ઉપાદાન એટલું લઈ જાગૃતિ ખૂબ હોય અને નિમિત્ત ને છોડી દે પામે નહી સિદ્ધત્વ ને રહે ભ્રાંતિમાં મુક્તિ જ્ઞાન કથે અને અંતર સૂચવ નમો તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાની દયા શાંતિ ક્ષમતા સમાજ સત્ય ત્યાગ હોય મુક્ષું ઘટ્યું છે આ મુક્ષ ને છે આવા ગુણો હોય આપડે કઈ મમુખ શું કહેવાય આપડે બધા જ્ઞાની છે ગુણો ના હોય શું કહ્યું ગુણો નથી હોતા મુક્ષું ને ગુણ હોય ખંડે ખંડે ખંડે દયા આયે હોય શાંતિ હોય સત્ય આયુ હોય ક્ષમાયું હોય મોત ઠીક છે આ તો મોર નો સહી નહીં અથવા તમે તમે બધા પ્રશાંત માં જાઓ શું કહ્યું અથવા હોય પ્રશાંત કહીએ જ્ઞાની બેટા બાકી કહીએ પ્રશાંત નામ તમારું તો ઉત્સમય નહીં આપ